તમને ક્યાંક માફ કરો પછી ના કરી ના કરી છે નથી કરી એમ નઈ કરી પણ એમ કે એવી સ્થિતિ હતા કે એમને આપડે કશું કેવા જેવું હોય આવો તમારે રોગ કાઢી નાખીએ બધો તો સુખ થાય નઈ કઈ જાય તમારે નથી ને સમજણ પાડી ને શુદ્ધાત્મા શું છે કે શુદ્ધાત્મા નું રિયલાઇઝ થવું જોઈએ તમે શુદ્ધાત્મા એમને બોલો કામ ના લાગે શુદ્ધાત્મા એ આપણું સ્વરૂપ શુદ્ધાત્મા છે પણ તમે બોલવાથી ના ચાલે તમારાત્મા નો અનુભવ થશે જે અનુભવ કરોડો હતા એના થાય જ્ઞાની પુરુષ ની પણ એક જ કલાકમાં થઈ જાય કેવું કારણ કે જ્ઞાની પુરુષ પ્રકાશ ના થાય માટે અમે તમને પ્રકાશ કરી આપીએ બધું અજ્ઞાન પાપો ધોઈ નાખવા પડે कोईनी जोड़े आम क्य कैरेक बात जो न करी जी आम पच्छी पच्छी थी जाए पीछे तरत पाचड़ी जागृति आई जाए क्य व्य हो कैरेक पहला पर हो कटीन्युअस हमेशा पहला जागृति नहीं कि हूँ शुद्धत छू जगत निर्दोष है थी रूप व्यवस्थित है यदू पाड़ थी वच में आए थे पहला भी जो एवं रहत तो अटाम नहीं क्य અભ્યાસ કરો ને ચાલો આપડે એ ના કે આપણા લીધે પછી દુઃખ થાય આપડે જોવા જ નહીં દુઃખ થાય આપડે જોવા નહીં સંસારમાં દુઃખ ના થવું જોઈએ આપડે રીતે કોઈ દુઃખ ના થાય ધર્મ આવે કઈ થવો જ નથી બધે જ ભાવ ભાવ વધારે ભાવ બરોબર એટલે ભાવ આવ્યો જગ્યા જગ્યા એ ના જાય સારું હેતુ સારો છે હેતુ એમ કેવો હેતુ સારો છે હેતુ સારો હોય પણ બીજા ઉપર ડિપ્રેસન એના અભાવ તો ના જવાય બધા સંભાવે નિકાલ કરવું પડે કેવું સંભવ એ ભાઈ નો સંભાવ નિકાલ ના કરવો પડે આઈએ જગ્યા મમ્મી જગ્યા પર અભાવ થાય એટલે દેશ દેશ તેનો આખવા મમ્મી જવાનું ગમે નહિ ફેરવી નાખી જય સત્ય ક્રોધ થાય છે મને નથી થતો બીજા ને થાય છે ક્રોધ થાય છે પણ એ પરના પરિણામ આજના મારામ નથી મને ક્રોધ થયો તો ફરી કરી પાછું બગડી ગયું એટલે સુધારતો બોલવાનું તે હારું ખોટું થઈ જાય તો પણ શુદ્ધ જ શું જ છું સંપૂર્ણ શું કરે પછી કશું અડે નિર્માણે એક વાગ્યા સુધી થઈ જાય નથી ખરી ચંદ્ર ને એટલે વાંધો નહીં છૂટી જાય મળશે ને